મારી શકતું નથી માટે મારીએ છીએ આપડે આપણી શક્તિ ને જ મારીએ છે શું જોખમ જ નથી એવું માની દે અને આ તો ભય ભગવાન નો એ લોકો ભગવાન નો ભાઈ ગાલે દિગંબર સાહેબ મને બધા ભાઈ બહુ ગાંધી દેલા છે હા ભાઈ ગાલે છે દાદા આપે તો જોકે આ અધ્યાત્મ ની વાત કીધી પણ મને યાદ આવ્યું વરોદરામાં માં સરદાર વલ્લભ આવેલા એમનું ભાષણ હતું તે વખત એમના ઉપર બધા પથરા પડતા હતા ત્યારે એ ગાદી આ પથરા નાખનારાઓ ને ખબર નથી કે મારું મરણ તો ચિત્રગુપ્તા ચોપડા અંદર લખેલું છે આગુ પાછું બિલકુલ ખવારું નથી આ પથરા મારા પર પડતા નથી સહેજીરાવ ગાદી ઉપર પડે છે એવું બોલ્યા હા થયા ગાડી પર પડી રહ્યા સરદાર લોખંડી બસ બધા રાજ્યો લઈ ગીધા નહીં આ લોકો બધું નાક કરી ધડવા રેવાનું કામ ને લોખંડી માં લોખંડી માં કોઈ નો બાપ થઈ ગયેલા દરેક ના બાપ થઈ ગેલા દરેક રજવા રજવા દુનિયા ઇંગ્લેન્ડ આપી થઈ ગયું દાદા પંપારી ને પાછું પાછું ભાવ છે પંપારી પંપારી દાદા સાંતા દેવી એમને કાગળ લખેલો શાંતાદેવી પોતાને દુઃખ ના થાય પોતાને શાંતિ થાય ને જગત આખું નિર્દોષ દેખાય પોતાને શાંતિ થઈ શેખાય મારો કરેલો છે ને ભૂલ મારી છે મારી બું બોજો ના લાગે પાર્કિંગ બોજો લાગે ઘરે તો એક કામ અક્કલ વારું કર્યું છે બીજા બધા કામ સારું અક્કલ વાળું કામ કરવું કેવાય ગુસેલું આપડે કાર્યાલય તારે લોક બેઠા કાર્યાલય તારે ઉકેલા છે સરસ મહેશ ખબર આવડે વ્યવહાર આવું પેલું સામે થી જો અપમાન થાય તો સારું ના રે પછી સારું ના રહે માફી માંગી લઈએ નઈ એડજસ્ટ થઈ જાય પછી જ્ઞાન કેવું છે અક્ત નકામું જાય ના અકલ વાળાનું નકામું જાય બધું પુર નિકાલ કરવાનું સારું હોય તો મને એવું રોડ બદલી નાખો છો રોજ હું મજુરી કરતો ઠીક છે મજૂરી કરતો આખો દ્વારા કામ થતો ખબર નથી આવી બધું ખોડું પછી થોડું કઈ સાતું નહી પછી બે હાથી છે તમે તેના આધારે મનુષ્ય શું કહ્યું પૈસા બાબત માં નિષ્ફળ લાખો મિલકત હોય હું ત્યાર કરે ત્યાં બીજા પથરાટ બધા આપડે પૂછી એના છૂટાવેલા હાર મા આપડા હાથમાં રહેલા શું જો દાદા એ પડે અમને કઈ નખા ને થાય દુકાન મારી દુકાન લાદ થઈ ગયો છે મારે દાદા મારે દાદા કેટલું કાઢવાનું રહે મારે બધો કચરો ખરો ને અમદાવાદ <tecs> <that is a tato matefeed> <ay> બધી જ નથી રે એમ કહેવા બે થઈ ગયા થઈ મીઠાઈ ચાર માધવજી ચલાવે માધવજી ને Ďak j chill ju? Kц base ni rá pär j veces. EtoMLE JA na hoge si. Sa alega hyzk •11 •1 64 સંજીવ ગાંધી આ ઘણા કે પછી બે ફટકાય પહેવાનું નથી તો આ જરૂર ખરી આ જરૂર નહી બધાની રાજી કરવાની બધી જરૂર નહી લેવા હવે પહેરવાનું નથી પછી ના મજા જેવું નથી ઉડાઈ ગયા દેખાય ભાગ હજુ મારા માંથી જતો નથી હજુ મારા માંથી એ ભાગ જતો નથી આવ્યો આકળ નથી જુદું થવાગડી ગયો નથી ત્યારે હવે શું કરું પૂરો બદલો ચાલો કોણ આર્યા સિદ્ધાર્થ બગડી ગયું આપડે ની વાત કરીને બધા મળીને સાહેબથી જતો નથી દેખાદી લગતી છે ખાલી તમે ટાઈમ ના બગાડી ગયું મને દેવા પછી એવું આ બધું છોડી દઈ ગયું આપડે કામ નું નથી એમ એટલે પછી એ થઈ ગયું કરી પપ્પા ની જોડે બોમ્બ ફૂટે છે મારા ફાધર જોડે બોમ્બ ફૂટે બધા લાયા ઘરની આપડું બહાર ના દેતા દેવા ભાઈ એવા હિસાબ લીધું બીજા છે બં હિંમત બી ગમે દાદા ભાવ વધારે ભાવ વધારે ઓલરાઇટ થેન્ક યુ કેમ આ તો બી કુલ કાઉન્ટ ટુ આર ફ્રન્ટ છે આ બી ના તો ના કરી આ કે બસ બી લે એન્ટા બી સજેટ કર હું આ જાવા પાછો કરી ટી કર બેચ કોમ એન્ડ સેન્ડ પત્ર તો સેન્ડ કર બધું બધું યેતે ડિસ્ચાર્જ કર અત્યારે નહીં કેટલું હું તો જ્યાં લીધા પછી થોડા દાદા બહુ આનંદ પછી મારે કે છે દાદા તમે બોલો છો વિરોધા પાસ કેમ કરો કે છે ત્યાર પછી ના દે પણ એને આપે કીધું નથી હોય રજુઆતું બંને કાગળ લઈને આવતી માં ને બગડે કોઈ જોડે તો પછી ગયો જોઈ ને આવતો મને ફેર કાયમ કેવાય પૂર્વક બધુક્યો પછી બહુ સારું છે બહુ ઉત્તમ બહુ ઉત્તમ કહેવાય નહીં રાખવાનું એમ કે તમે ચિંતા નહીં કરો બધું સાહેબ પાસે એમ થાય ને એને પછી ફર થઈ જાય એવું કે તમે ચિંતા ના કરો બધું થઈ રહેશે એટલે પાછું હલકો થઈ જાયલો तेरे चिंता नहीं करो मार्शे विचारुख बाकी दुख क्या है दुख विचारुख दुख વ્યવસ્થિત ના આધારે તમે સર્વ દુઃખ જે આપવાનો છે એનાથી નુકત થાય ભગવાન કહ્યું છે કે અગ્રસ્ત વચ્ચે અગ્રસ્ત થશે અને તેનાથી તમે મુક્ત થઈ બેઠા છે અગ્રસ વચ કરાય ઓગણીસો ને એકાણમ શોધ કરવાનું તેનું આજ કરીએ આપડા મહાત્મા લે બધું બધી તમને વ્યવસ્થિત પછી કઈ દુઃખ રહી કહ્યું અને અનુભવમાં આવી ગયું એક વ્યવસ્થિત જ છે મરે પચાસ ઘાત થાય શું થાય છે જે અક્કલ દુઃખ લાવે એને અક્કલ ને અક્કલ કેમ કરું એકલ દુઃખ ને વિદાય કરી આપે એને અક્કલ કે હોય તો દુઃખ ને વિદાય કરી આપે એમનો થયું નથી કરતો ઝાલે શું થયું નથી તો આ ચિતરવું આપવું ના આપ્યું ના બે એરીફર તો નથી નો ક્યાંથી કનેડિયા પાંચ સો નહીં આપા આપ આપ આપ કમેટી છો બીજાનું શું કારણ દાદા કે કોણ ભાઈ દાદાને ન કે કરવાનું કમેટીને શું જડે કમેટી બેઠક પછી ના રામણું ભાઈ હે ઇતક જવાય તો થાય કમેટી દે સદુરા જાય હા તો કમેટી આટલા બધી કરેલા દરજી ગયા શું થશે નથી જવાબદારી લો શાસ્ત્ર તરીકે વાપર શાસ્ત્ર તરીકે વાપરશે શાસ્ત્ર એટલે બધું બધા શાસ્ત્ર ના બધા લો છે એમાં વિચાર બધા લો એમાં આ વાત પેઢીઓ નાખી બધી પેઢીઓ ને સાત ગમે નહીં ગમે બને આ તેડીમાં પટેલો ને કેવું કર્યા પટેલો કે મને તારા મરવા જેવું તારે આપી છે ને પોતે મારી લીધેલો પછી નુકસાન થતી નહિ એ જાય કઈ પુણ્ય ગયા છે ને હું કોઈ ને. ભાઈ પાંચ પાંચ થઈ ગયા લગન બન્યું હા બે હિન્જ મને પોતાને સારા ગમતું આવે વાત મને પોતાને નતું ગમતું ગમરાજી ગયા રાવણ કોઈ નકાર નથી પણ આપડે રાણ છીએ કોઈ રાવણ શ્રીકંઠી હા આપડે હા દાવા નીકળે એવા માણસો બધી છે દેખાય છે પૈસા કે હા પણ આમ ના માને આમ માને નઈ ઓફિસિયરી ના માને પણ બોલે ખરા વધુભાઈ પામેલાભાઈ જામીન આપી છે ને જામીન છે નિરાત લાગે નિરાત હા કે રસ્તો જડ્યો કરો રસ્તો જડ્યો અરે તે સીધું જ ગયા સીધું જ આ તમાર કીધું આલ ઘરે તો બીજું વચ્ચે માર્કેટ તક ના એક બીજું માર્કેટ આ કંદાસ હે જ નહીં કે ભૂલા પડ્યો મે તમા કે બીજું ચાલે જમ આ કમ જલે ગાઉં તો આ કમ પણ ડાયર નહી જાય દેખાવા સારું છે બહુ જ થયા ગઈ બહુ બહુ થયા ગઈ બધી ધારા પડે યાદ તું શું એવા ક્રમ કર્યા છે આમ કેમ થયા છે એવું છે એવું પૂછે બહુ જાય મોડા અટકાવી બરોબર તબાવને કેરા દે છે કે રામ ન્યાયમાં ગતિ દે છે હા પોતાનો મોક માંગ અને અંતિમ માર જે માર તમને મોક તમારો માર દે માર ઓલ ને લગારે તમારો ઓકી માર કે સાને માર મને માર હજુ બે પુસ્તક બે પુસ્તક દરેક જાગે જવું હા દાદા મુંબઈ માં લગ્ન માં શું શું એ તો બધું મોદી હું હવે ભગવાને શું આ આથી કાર્યુ હોય કાર્યક્રમ ઉપર નવું લખાણ લખવાનું હોય છે રોજા ફ્લેટ હોય એના પર નવું લખાણ લખવાનું હોય અન્ય પ્રતિપિત બનને છે બનને હા બનને છે એવા છે કે તો બે જુદી છે દરેક પ્રતિપિત બોલો ત્યાર પછી બે અનુભવ લક્ષ્ય પ્રતિ આદર ફાયદા ના હોય એટલા વાર તો ભૂલી જાવ ત્યાર લક્ષ્ય તો રહે છે બરાબર વધે નિ વચ્ચે જે પ્રભાવ પરમા انا يمكن زمان فيها كده يا راجل انت جاي جاي هنا هو ايه اللي بيقول له هو انا فاكرك يا راجل انت كمان انا عارف انت بيقول كلام ده هو ده بقى السبب السبب اللي مخلانا احنا بنبقى الدنيا دول وتبقى અખંડવત અખંડ વર્ષ ધ્યાન અખંડ વસ્તુ ધ્યાન જ્ઞાન થાય देवर् मीतर् अन्नमतेन स्यं पयेति योनानते देस्तन्मः। उभिर् वस्तु स्वत्नो वरं कार्यं तथा तमाः वरं वस्तु स्वज्ञानं विहितं ज्ञानं आत्मं पुनितेन चित्तस्य दलयते। इति मेकिता 31. राधे राधे અનાજ ના દાન करताना टुडे देहात तो ही बता तो कधी ये होते होते डोही धर्मामा देह हदते तातरी याला सुती घेने कुठले झालं छोटे छोटे घेरे घेरे नाही जो राहो केवनी हेमा आत्म कुटियाला जायचं आहे થયું હોય અને આપણને એની ફિલિંગ થાય એસ ગણાય એ ના આપણ જે પ્રતિ પ્રતિ આત્માનેનો જાય તો આપણે એની ની થાય છે એટલે રાતે દીધો જેનો ઇસાઈગો આ વેતાનું કામ થાય છે તો દીદારકા ભગવાન માટે જે અંતર હરજે મારું દીકન જ છે તે નામ સમાજનો પ્રયાસ તો વર્ષ પર આ ભેગાનો મેરી તો કેરા દેવ દેતે છે તો જો દેવે મેરે ઇતના કારણ મેરે ઇતના કારણ પણ આ વેલન કેમ થાય પહેલા વેલન ના જો જાતા કોઈ વેલન થાય જો રાત મને સ્થાપી મને સ્થાપી આ તો કેરો દેતી લીધું આ કેસ કે તો તે દાખલા પર અમારું કરતું છે. મિત્રો મિત્રો. એટલે ઇન્સે માટે દાખલા પર એટલે ઇન્સે માટે મિત્રો સકાઉ ના કે એટલે ઇન્સે માટે આ કે દેખો પતિ કે દેખો What is that, right?